રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક બે હાજર એકતાલીસ ના રવિવાર તારીખ ત્રીસ બાર ઓગણીસો ચોરાસી પ્રકરણ નું બાવીસમો વચના વતન સ્વામી ના શ્રી હરે કૃષ્ણા સ્વામી નારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો ના ફાગણવધી દસમી દિવસ જીજી મહારાજ અર્ધ રાત્રિને સમય જા ने गड़डा दरबार मुखारविंदे तोलिया हरिभक्त विराजमान मुखार विंद ने सर्वे धारण के ने सभा बढ़ाई बैठी जय साधु प्रत्ये बोल्लाजे एक वार्ता करो तैयार अपन निशान साम निशान, निशान मानी ने एनु निशान लाइ लिचार नहीं था लगी जासू मा के माथा पड़ से आप जीत तो कोईकू धन हथियार लूटी लेरवीर से तो मरवा भय नहीं एक थे... संकल्प दृष्टांत सिंह तो यह निशान ने ठेकाने तो भगवान नाम से राजा सूर्य ने ठेकाने तो भगवान न दृढ़ भक्त तेने तो आ संसार अव अथवाओं हया घात नहीं आटलू दुख थे अपने आटलू सुख थे कोई जात हम घात नती, नहीं भक्तजन हया दृज निश्चय से, से। ज जा हजार हजार जातना घाट कर सुगम वर्तमान हसे तो नी एव विचार करे जे? कोई जात न पते महाराज वृतांत वर्ता करने मांगी अहमदावाद नरना प्रतिष्ठा करने गया रात पे त्यादेट मनस देखा प्रवृत्ति देखी थे विचार गणेश धोलका जी ने रात रिया मेरे स्मृति न रही पचे विचार पा, विचार पा। સર્વે વિચારી મેલી મેલીને જેવા નતા ને જયારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતર દ્રષ્ટિ રહેવા માંડી પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડ્યા ને અનંત પ્રકારના વિમાન ને અનંત પ્રકારની અપ્સરા ને અનંત પ્રકારના વસ્ત્ર અનંતુ દેવલો ત્યાં દેખાવા લાગ્યા પણ અમારા અંતર એક ભગવાન વિના બીજું કઈ ગયું નહીં ને જેમ અહીના પંચ વિષય તે અમને તુચ્છ ભાષા ને તેમાં અમારું મન લો નહીં તેમજ દેવલોક બ્રોક પરંતરું મન ભગવાન ને મૂકીને ક્યાંય લોભાતું નથી પછી તેમના વતન સાંભળીને અમારે અયા સુધી હિંમત આવી પછી અમે મન કહ્યું જે તારું જેવું રૂપ છે क्यूँ जगवान विना बीज चिंतन करू तो तारा भूका कर नाखीश तमज अहकार भगवान विना बीजू अभिमान तो तारा ना ना तो नाश कर नाखीश तेरे संकल्प नो मंदवाड़ो टी गो एवं रीते भगवान भक्त होने वर्तमान एम श्रीज महाराज वर्ताजन कल्याण ने अर्थे क्यू ને પોતે તો સાક્ષાત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે નહી પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ્ય તેને સહિત ભગવાન ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થ વાસના રાખે નહીં અને એ જ્યારે જયારે ભગવાન આવી રીતનો સાધુ થયો ત્યારે રાજ્ય પણ કહેવાય અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે તેમ ભગવાન જેવો પ્રતાપ છે તેવોજ એ સાધુ પણ પ્રતાપ છે भगवान ने अर्थे जनत प्रकार लावे लाने भगवान ने प्रताप करोकिक ऐश्वर्य सामर्थ्य ने पे जे, चिंतामी तो जो पदार्थ इच्छ ने इच्छसे पदार्थ ने आपसे भगवानी मूर्ति रूपी चिंतामणी ने गाली राखी मुकवीज नहीं તો એ વાત થશે ઉભા હોય પછી એકબીજા ને એમ હોય કે આનું નિશાન લઈ ને અમારું ઠેકાને નિશાન રોકી દેવું એકબીજા ને સૂર્યપણા નું ખોલું છે અને એમ વિચાર નથી કરતા કે એ સૈન માં ઉઠી જવા કારણે માથું પડશે કરે છે પણ સુરવીર ભક્ત ને એવું નથી એને તો એક જ નિશાન લેવું છે એમાં એને કઈ ધન લોભ નથી તેમ કઈ પદાર્થ ઈચ્છા નથી પણ થાય છે એવી રીતે બીજા છે વિચાર કરે છે કે હળવા હરવા સારસો જો ઠીક ફરશે તો એવા વિચાર કાયમ ના કરે છે હા પાછો એ વિચાર કરે હા દીકરા નથી દીકરા થાય પૈસા નથી કારણ તો અહિયાં ભગવાન છે કે ગમે એમ થાય તો ભગવાન નું સ્થાન લેવું બીજી પછી મહારાજે પોતાના પ્રસાદ ની વાત કરી ના દેવ ની પ્રતિષ્ઠાન ત્યાં પ્રતિષ્ઠા કરી હજારો માણસો ભેગા થયા પછી અમદાવાદ બ્રાહ્મણ ની ચોરાષની કાંકરીએ કરી નીકળે કોઈ ગણેશ ગયા વિચાર કરતા કરતા મનમાં પ્રવૃત્તિ જયારે કાઢી નાખી ત્યારે મન વિચાર શાંત થયા ત્યારે કઈક સુખ થયું નહીં કરતો એ કરીને મનુવાર આવી ગયો મારા પ્રવૃતિણ દેવ ની પ્રતિષ્ઠા કરી ને ગણેશ સોળકા ની રાણી માં ગયા હુકમ કહ્યું હવે મારે તો આ બધા તો લખ્યું છે કે ભક્ત ને સમજાવવા માટે લખ્યું કોને હુકમ હુકમ કહ્યું આ દુઃખદ છે ને અમને એનો આનંદ નથી હો કરવું નહિ એમ નથી કહ્યું કરવું બધું હોય પણ સમજણ આમ રાખ એમ કહ્યું ભગવાન પોતાના દેહ માની બેઠા જઈ ભગવાન નું નામ લેવા માં ભગવાન તો વાલા છે વધારે વાલા થાય આ દેહ ભગવાન એવા વિચાર થી જયારે બેઠા તો અન્ય મેળવવું જોઈએ કે આપડે કે ઠેકાણે ઉભા જઈએ અને ક્યાં ઉભું રહેવું જોઈએ એટલે નરનારાયણ દેવ ને અમે આ ઉત્સવ ને પ્રતિષ્ઠાન બધું કર્યું ને એનો હરખ નો જોઈએ આપણને રખ આવે કે ન આવે પેલા મોડી કાઢવી પડે ને હે પેલા મોડી કાઢવી પડે તરત વાત કરીને નીકળી જાય એવું ન હોય કોઈ ન હોય પણ વિચાર કરતો રે આટલી મારી આપડે તો બરાબર બધા આપણને ભગે લાગે જો એવા વિચાર માં હશે તો એ નુકસાની વાત હવે પગે લાગો ત્યારે આવ માથું ના હાથ પગે લગાડવા જોઈએ ભાઈ સાધું ઓ પણ ખોવાયું જાય ને ખો પૂર્વ ના આ કર્મ હશે એટલે આવો જોગ મળી ગયો એ લાભ મોટો પણ પાછો એને ખોઈ ને છો પાછો નાના માં નાનો હરિભગ હોય બે હાથ અને માથું એ બે નમી જવા જોઈએ નમી જાય છે ને વિચાર કરજો મંદિર માં દર્શને જતા તમે જો ત્યાં ભરોપકાર બઉ કરી દીધો બધા મળીને ઓટા કરી દીધા છે ને એટલે સભા ગમે ત્યાં બેઠી હોય પછી આ તમાય ત્યાં આ માથો દર તો લિમા નથી થાય શિષ્ટાચાર ઈ જો સભામાં બેસીને ભગવાન ને રાખતા હોય તો આવડે દંડવું કરે હું બની પાછી જો ત્યારે સાધુ સંત તરીકે મારાજા ઉપદેશ દીધો છે નારાયણ દેવ ની પ્રતિષ્ઠા કરી અમદાવાદ શહેર ની ચોરાસી અમારું મન ઉદાસ થઈ ગયું આ કર્યું ભલા માટે પણ આવડા બધા ભૂલા પડી ગયા આ ઠેકડા મારવા શીખે બધા બધા ઠેકડા મારવા શીખે દ્વીસ હજાર દી ત્રીસ હજારથી તમે તો ખિ કરીને આવું મત હો આ ભગવાન ને પામવાનો અમારે જોશે અને આ સમાજ બિચારો વિશ્વાસો અને અંધ છે આ છું સમાજ ને નથી એટલે એમ કોઈ કરે જો અમે પૂજા કરતા હોય ખબર માં વહેલી અમારા એ ઘણી જાતના ભક્તો આવે બિચારા ઈ તો નિર્દોષ હોય એને કોઈ શીખવું ના હોય મોઢું હવે અમારે ભગવાન નું મોઢું જવું કેવું હારે ભગવાન નું મોઢું જવું કે નું જવું જોઈએ મોઢું દેખડે ભલે બસ પૂછે ભલે હું કેમ હોય ત્યારે ભાઈ મારા ફેરવું પાછો મોટો ભગત માને પોતાને હું બરાબર નથી સાથી જ્ઞાન દેનારો નથી કોઈ જ્ઞાન દેનારો નથી એના માં આવે ક્યાંથી ભાઈ બિચારા છોકરા ને થકો ઘૂંટાવો માં લખે કેવી રીતે મોઢે અને શું યાદ હોય માલિપાથીઓ પ્રજા અભણ જાય રાજ્ય થઈ ને અભણ થાય પાછીઓ રાજ્ય ને નહીં હા મશીન અરે પણ તું તો આ ભણ થયો એ મશીન ખોટકાયું હોય તો ખોટો હિસાબ આપે અથવા ન આપે આ દેહે ભગવાને આપણને મળવા ને વાપરતા જો હવે કેસેટો થઈ છે આ ભગવાને કેસેટ આપી જેને કોઈ વાપરતો જ નથી આ કેસેટ છે કીર્તન હવે વહેલા ઉઠીને આપણે બોલવા જોઈએ પ્રભાતી આપણે બોલવી જોઈએ આપણે લોટું છે આવડવા જાણે હું સાંભળું પણ તને નુકસાની આવી તારા છોકરા નહીં બોલતા શીખે કોઈ દે બાપો બોલતો હોય તો છોકરો બોલવો શીખે પૈસા પણ આ તમારે નહી કરો છો અને અહીંયા સવારે વહેલી મૂકવાય દેતો નથી કોઈ તો પ્રભાતી કેટી બોલે આ કિર્તન કેટી બોલે ધ્વન કેટી કરે આ હું જીવું છું ત્યાં પછી તો આવડે મોકલી બસ મજા થઈ જશે બોલવું જ નહી કયો એ બદલાનો નથી આ તમને બેઠા હોય તો દાન આપો છો ને પણ દાન કલ્યાણ માની લો કર્તવ્ય કલ્યાણ માનો છો કેમ વાપરવી પૈસા ત્યારે એનું કલ્યાણ ના થાય ને ઈશ્વર પૈસા વાળા ના છે કે બધા ના છે જો માલી ભાવ ત્યાં વચના તો એનું મને યાદ એ હતો ઠેકડા મારો કરવા જેવું નથી નિશાન માંડવા જેવું નથી અત્યારે આ નિશાન આપણું જગત માં છે કે મારા દેખાય ખાવું દેવું ખાવું ધર્મ છે ઈશ્વર જયારે રાજી થાય કરે તો રાજી થાય એટલે ગીતા પડખે રાખો છો ને આજે રાજી કેમ થાવ છું ચાર પ્રકારના ભક્ત કયા આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની ખરું એમાં આર્થ અર્થાર્થી એ બે હરખા છે જિજ્ઞાસુ એક આગળ છે જ્ઞાની સૌથી શ્રેષ્ઠ છે ખરું આર્ત એટલે દુખ્યો જરૂરિયાત વાળો એને એના જ ખાત થતા હોય એ ભગવાન નું ભજન કરતો હોય તો દેખાય ભગવાન ને દેખે છે પદાર્થ ને આ અર્થ જીજ્ઞાસ અર્થાર્થી એ ભાઈ હરખા છે જીજ્ઞાસુ જરાક આગળ જાય છે આ બધું ખોટું છે એનાથી આગળ મારો આત્મા છે એને મારે જોવો છે એના પ્રયત્નો પ્રયત્ન કરે આત્મા દેખાય એટલે ભગવાન પ્રાર્થના કરે હે મહારાજ મારો આત્મા મને દેખાવ એ મને મળો કહેજો એટલે એ જિજ્ઞાસ અને જ્ઞાની પ્રાપ્ત જ્ઞાની જેવો તો કોઈ કહેવાય પણ જ્ઞાની નથી જ્ઞાન એટલે અજવાળું જેને અહીંયા અજવાળું થઈ ગયું એ ભગવાન શિવાય બીજું જોઈ શકતો નથી બીજી વાત કરી શકતો નથી અહી જ્ઞાની થવા એનો એટલા વચના મહારાજે કહ્યું કેટલી લડાઈ ચડી ને આમ હામા નિશાન બધા દીધા ને કોક આવી ગયેલો ધારો નહોતો એવો પણ ઈ અર્થતા બધાયો પણ વર્ષ તો પાંચ કે વધારે એની આવતા વધારે આવરતા પાંચ વર્ષ થી વધારે ખરીમાં ઘરમાં બળબડિયા બોલે તો બીજું જાગે પાછું હા એકનું એક કોઈ નું કઈ રહેતું નથી આ લોક જીત્યા તો હાર્યા છે અને હાર્યા એ હાર્યા છે જીતવાનો માર્ગ જ એ છે પશુ તણી પંક્તિ મેલાવી અને દેહ મનુષ્ય ને દેધી ભગવાને પશુઓમાં જન્મ નહીં આપતા માણસ માં હારે ઘરે આવજો સમજણ વાળો આવ્યો ઇન્દ્રિયો અંદાકરણ બરાબર છે હવે જે જાણવા જેવું છે નહીં જાણે એટલે હારી ગયો હારી ગયો એટલે કાયમ ને માટે હારી ગયો જગત ની જીત એ બે દાડાની તમારે પરણું જાય ખરું ને મહિલા ગીત બોલે કેવા બોલે મારો રાજા કરીને બોલે રાજા ની સમૃદ્ધિ ના કરે ગામડા માં ખેડૂના છોકરા હોય પણ એવા જીત બોલે આનું તો રાજ છે હવે કોક ને ખેતર પાછું મજૂરી કરવા જવું પડે એમાં રાજ્યો તેમ જેમ ગામડા વાત કરી એમ શહેર વિચાર કરો તમે પાંચ પૈસા કમાવ તો ભાઈ છોકરા રાજી થાય બહાર છોકરા રાજી થાય પેટ તો એના જ ભરવાના એમાં આપણું શું પાપરી આ પાપરે એટલે આ જગત આ નિશાનો કયા ભગવાને આવો મનુષ્ય નો દેહ હારે ઘરે પછી બુદ્ધિ આપી ઇન્દ્રિયો અંદર કરના હવે આત્માને લિ માં ન જવું પડે એવું કામ કરી લેવું જઈ કેવળ દાને નહીં થયો આઠ પાસે કામ કરાવવું પડશે કાન પાસે કરાવવું પડે ચીલ પાસે કરાવવું પડે હાથ પગ બધાની પાસે કરાવવું પડે અહીં કલ્યાણ થાય પૈસા ભી ન થયો સર્વસ્વ દાન આપી દો તો ના પાડી છે પુણ્ય થાય એ જ્યાં પાછો જન્મે કલ્યાણ થાય ને એ જે પારે થશે તેથી એને કોક ની કોક ચણ દેશ પૂછો નહીં રહે એટલો લાભ કારણ કે અમારી નીકળ્યા પછી લક્ષો રાશિ માંડશે ને તેજી પાછું એમાં જીવનું કલ્યાણ છે કલ્યાણ તો ઇન્દ્રિયો અંત કામમાં જોડી દે ત્યાર પછી કલ્યાણ ને વાય દર્શન કરે આંખે વાંચન કરે સારું જોવું નબળું કોઈ થી જોવાય નહીં એ દ્રષ્ટિમાં અમે રાત રેદી મારા જેવો તો રાયડ નક્કી કરી આ ગમે એટલું કઈ તરધમજી જાતા હશે બધાય તરધમજી જાય હમણાં જ મેં કહ્યું આગળ એક ઉત્પાદે લાગે તો આવ તરફ ફેરવશે આમ કરશે એટલે ભર્યા તરત ના તરત પૂર્વ જન્મ ના પાપો છે એ આવી હાલવા દેતા નથી અને ના હાલે અને હું બરાબર છું એમ પાછો માની દેજો આ કેટલી નડતર છે આમાં નિશાળે તમે જયારે ત્રીસ ચાલીસ વર્ષના થવાનો છે એની હર્યો હું આંખ દોડતી હોય કાન દોડતો હોય જીભ દોડતી ને રોગતા શીખવા દઈએ ને ભાઈ ત્યારે એને રોકવાનો તો કોઈ વિચાર જ કરતો નથી હોય આપણે મહેનત તો કરીએ જ મારા જેવા તો તમે દેખો છો હું વખાણ તો ઓછા જ કરું કોઈ ના હો સભામાં એ કરવું કરવું ગોજા કરું જો સાધું બેઠા હોય કે જગત હું હું જે જાત્રા કેવી હોય તો હું તો બોલી ને કઈ દીધું આમાં ઘણા ક્યાંય સ્વામી જાય છે આપડે જઈએ ભાઈ સ્વામી બેનું જવું કઠણ છે એ રખડવા નથી જવું આ તો કે જાત્રા એ પહે આપવાની હોય આપી હોય ને અહીંયા કાઠી બેઠા આપો ગામડામાં રોઈ કઈ ન હોય રાજ છોકરા બે ચાર બેઠો બેઠો છોકરા ને કે છોકરા આટલી જિંદગી મેં હજી જાત્રા કરી નથી જાત્રા કરવી છે પણ ઘરમાં કઈ ના મળે પૈસા જોઈને ચાંદી કાઢવા છોકરા ને એમ કે આપણને આવો અમારો વિચાર થયો ગમે એમ આપણે કઈ સગવડ કરી કે છે તમારા જેવા વેપારી પાસે આડાપારી બિચારો ભાઈ દયાળી જાત્રા નું નામ આવ્યું લાંબો વિચાર કર્યો ને લીધા પૈસા છોકરાએ આવી આપણે હજાર આપ જાત્રા હારી કરો તમે જિંદગી માં એક જાત્રા કરો એટલે એનું પુણ્ય અમને તો આવે ને તો ભાઈ તો તમને જ આવે ને છોકરા ને આપો મંડે બોલવા વધારે પૈસા તેની પગપાળા હલવાનું ત્યાં એ આગળ જવું હોય ત્યાં ધોળકા એવું ધોળકા ધોળકા માં તેની કેળા બૌ થતા આપના ગામ માં કોઈ ની આવેલું નહીં એક બે વખતે અમદાવાદ જોઈએ લાય કેળા દેખી ને મન રાજી થઈ ગયો મળીને ખાધા લાગ્યા હારા આ હારું છે અહીં રોકવા દે બધો કામ રોકાઈ ગયો જેટલા પૈસા હશે ને એ બધા વાપરે ત્યાં કેળા ખાય ને મજા કરે બીડા ચૂસે કઈક રમે રમે આપો પૈસા ખૂટું આવ્યા એટલે પાછો આવ્યો છેટે સમાચાર દીધા ભાઈ નું જાત્રા ગંગાજી જી આવ્યો જમનાજી જી આવ્યો રામેશ્વર જી આવ્યો ને આવ્યો અ ચાર છ મહિને પાછો આવ્યો કરાય જયારે બાજુ સમાચાર થઈને હમલાલ ઉત્રા કરી પંદર વીસ ડી ગયા પેલો વેપારી જાણે કે મારું હજી કઈ આપો બાપા આપવા જાત્રા કરી આવ્યા હવે અમારી ગાડી સગવડ કરજો પાછી આપવાનીઓ અરે ભાઈનું આપવા જરૂર હો પણ થોડુંક આપી દેસુ આપી દેસુ ક્યાંથી આપે કઈ ન હોય આવડતું વાપરી ના આવ્યો થોડા દાડાઓ ખી જાડો દો પૈસા આપી દો નગર જાત્રા પુણ્ય આપો તમે જો આપો બોલે કરે છોકરાઓ ભાઈનું કે જો દઈ દેતા નહીં હો મારી જિંદગી માં એક જ જાત્રા કરી અને તમે કરશો તેની કરશો એ જાત્રા નું પુન ન દેવાય તેમ તેમ વેપારી પકડ કરે કા જાત્રા નું પુન દેવા પૈસા કયો છેવટ માં આપે હાન કરી હોય ખબર ન પડે પડખે દબાયું એવો કરે એ દિના જેવો છે દિના જેવો આ પુન્ય દિના જેવો છે એવો શેઠ બહુ તમે માંડ્યા છો પૈસા તો વેપારી ને ધોડા દાડા ધી ત્યાં તો વેપારી ને દીકરો મરી ગયો ત્યાં દુકાન માં ખોટ આવી ભાજી કમાલું આટલું બધું પુઈ આવે એમાં આવું થાતું હશે વળી પાછો ચારે બાજુ વેપારી જરા હોશિયાર હોય તપાસ કર્યો આ આપો જાત્રા એ ક્યાં જાય જાણવું તો જોઈએ ને પછી આપા કે આપ ગંગાજી ગયા કે કાશી ગયા હતા હરિદ્વાર ગયા ક્યાં ગયા હતા ધીરે ધીરે ધીરે ઓ હું બોલે હરિદ્વાર દઈ નથી કાશી દઈશું નથી બોલવામાં પકડાઈ જાય વેપારી પૈસા થી નબળા કામો કર્યા ના જાત્રા થઈ ગઈ હો આપડે જાત્રા એ તો આવ્યા છીએ પલ્લો ભલવાની પાસે હવે એવા કામ કરવા જોઈએ ને આપણું કલ્યાણ થાય એટલે બીજા નું કલ્યાણ થાય આ ભગવાન એવું શીખવેરનારાયણ દેવ ની પ્રતિષ્ઠા થઈ કોઈ મહારાજ ને નથી એને વિસારી દેવું ભૂલી દેવા ભૂલી જવાનું કહ્યું જો ગીતા માય ઠેક ઠેર શુભ મને અશુભ બે ભૂલવા જેવા જો અત્યારે કોક મોઢા ની પહેરાવે આપણને પછી હાથ છૂટો રે તો છૂટી જાય સોના ની બેડી યા બાંધ આ જાણે કા પૈસા પાંચ ખર્ચા ને પૂન થયું અરે ડેડી માં પીડ્યો ડેડી માં એ બંધન માં આવ્યો જયારે ઇન્દ્રિયો અંતઃકરણ ને માયા થી પાછા વાવશે ભગવાન માં જોડવા શીખશે ત્યારે બંધન તૂટશે એમ કહ્યું જોગવાને દીધું છે એ ભલે કઈ કરે એ તો એની ફરજ છે એનો ધર્મ છે પણ કલ્યાણ જો કરવું હશે તો આ ઇન્દ્રિયો અંદાકરણ એને જરા કબજે કરતા શીખવા પડે આખું મજા એની ઉપર ચાલ્યો